હા તો તમારે આજે આજ્ઞામાં રહે આજે એટલું જ બીજું કશું લાપુ કઈશું નઈ હા બે આજ્ઞાઓ થઈ એ તો તમારે કાલે જોવાની હતી વાત કરવાની હા વાંચે દેખાય નઈ એ બધું રિલેટીવ સુધાર્થમાં છે અને બાર ની ભાષા ગુલાબ નો છોડ છે લોકો આમ માને ગધેડું કેમ કાકા પાછા તમે ર કરવા જતા હતા ગધેડું મળ્યું કે ગધેડું મળ્યું ગધડું મળી અપસુગન થયા તમને ગઢેડ મળે તો ભગવાન ના થાય ખબર આપે એટલે આ મારો તિરસ્કાર કરે મને ઓળખતો નહીં અને મને આવું ગજેડો કઈ પાછો અપશુબન કહે છે માટે એક વખત ગધેડો ના થયો અજ્ઞાનતા તોફાન બધું ચાલ્યા નઈ સમજો તો માર ખાઈ ખાઈ ને મરી જશે તો હું તમને એક રિલેટિવ રસ્તા માં જતા જતા હવાર માંડી ગયો જોતા જોતા દેવાનું દેખાય બધ અને બે માં કઈ અઘરી વસ્તુ છે તમને અઘરી પડે છે કોઈ કશું કરી શકે નહીં બીજી શક્તિ કરે છે આમ હું કરું છું એના એના ધારા પ્રમાણ થાય છે તારા મનમાં હું કરું છું અને ધારેલું નથી થતું તાર પછી ભગવાન નું નામ અને પોતે વાસ્તવિકતા એક વ્યવસ્થિત નામ શક્તિ છે તે અનંત કાળ છે સૂર્ય ચંદ્ર સારા બધું વ્યવસ્થિત જ રાખતા આગુબાજુ કોઈ ચીજ ન થાય સમજ બધી વ્યવસ્થિત બધું લાગે છે અને એનું તંત્ર બધું કરાવે છે એ શક્તિ છે ભગવાન નથી એ શક્તિ છે એટલે વ્યવસ્થિત નામની શક્તિ છે તે હવે નરસિંહભાઈ ને પ્રેરણા કરશે કે આમ કરો ને તે બધું કરાવી છે તમારે જોયા કરવાનું કાઢવું વ્યવસ્થિત નામની શક્તિ કરતા ડખો થઈ ગયો કાર થાય નઈ ને આમ તો આમ તો માથે લઈ લઈને ખરા કરે નસી માતા થાક્યો નઈ નસી માતા થાક્યો ને તાર પછી ઊંઘ કરી મેધી શું કરું હું કરું એ જી નું મંડાણ કઈ ધરી ઉપર છે તે જોગી ને જોગેશ્વર કોક જ જાણે તારે આપડા આપડા યોગીઓ લઈ બેઠા અગતવાણીએ ના કયા યોગી જોયે આ આપડા બધા કેવા મનોયોગી મન ના ચક્ર જોયા કરે તો આ બધા યોગીઓ એમાં એમનાથી કશું ભલે આત્મયોગી જોઈએ બરોબર અને આત્મયોગેશ્વર જોગી જોગેશ્વર જોગી જોગેશ્વર એટલે આત્મ શાંત સૃષ્ટિ મંડાણ છે સર્વ એની ધરે જોગી જોગેશ્વર ની પે નર થી તો કોઈ ન રહે દુખી મને તમારે થતું હોય તો કોઈ દુઃખી રાખો સંડા નથી વર્લ્ડ માં કોઈ માણસ જનિમા નથી શક્તિ હોય બધો અહંકાર છે આમ કરું રાત સાંભળવાની ગમે છે કે આ વ્યવસ્થિત શક્તિ બધું ચલાવી દેશે જાણવાનું કે બીજા ગયો નસીબ ને કેવાનું કે બીજું આવશે કે વ્યવસ્થિત એ વ્યવસ્થિત ઉઠાયો ઉઠાવ વ્યવસ્થિત પહેરવા દીધો કે પહેર્યો હિસાબ છે બધા હિસાબ બે હજાર રૂપિયા લીધા ભરીને એક ગજવા બસો રૂપિયા પડ્યા છે અને બીજા ગજવા બે મૂક્યા જુદા અને પછી આવતા હોય અને બોર્ડ વાંચ્યું કે ધીરે એટલે આપડે શું કરવું પડે દબાઈ રાખજો ગધુ દબાઈ રાખજો રસ્તો ખરાબ છે રસ્તો ખરાબ છે ગધુ દબાઈ રાખજો કે હા એ તો ગધુ દબાઈ રાખે છે પણ એ જમા એ જમા કાપનારી તે કઈ કાતી નઈ હોતી વાટેલા વરસાદ ત્યાં કે અને હા સુધી ગયા લઈ ગયો છો બે આજે હિસાબ આપડે ચૂપે કરાવે વ્યવસ્થિત અને પેલો પકડાશે તારે તમે પકડ્યા હો તમે ભોક તમારી બોલા ત્યારે એની ભૂલ કે આ પકડા છે પોલીસ માં તારે એની ભૂલ કે જલેબી બલીબી ખાતો હશે ને ભોગવે તમે એ તો જલેબી બલીબી ખાય ને હાથ માં અરે એવું મને આશી માં તમને તો આપ્યો હોય ના પડે બાકી કોઈ પાણી હતી આ તો અમદાવાદ ના શેઠિયાઓ જોડા નહીં કોણ કરે છે મારો બસો જોડો રહી ગયા મારે કોઈ ના કરે નહી જોડા નહીં કોણ કરે તારી આપડે કઈ મારા બે હાજર ગયા તાર પેલા આવે બિચાર ડોહાનું બે હાજર ગયા બી તાર ને એ ભાઈ આપી દે મને લાગે નઈ પાંચે પાંચ કોઈ ના આવે શું કરવાનું એવું તમને દેખાડું તારે નહીં કરો છો અને પાછી નીકળે તમે ભૂતું આગળ લપતો ખરાબ છે નથી બન નહી મારી એટલે આપડે એ લોકો પૂછે નથી શું થયું આ ખોટ તો ગઈ લમણા લખેલી ખોટ ગઈ અને એક ખોટ ખાવાની જગ્યા બે ખોટો ખાયા આ લોકો અજ્ઞાની લોકો એક તો બે હજાર ગયા પાછ પકડા પોતે હું ગયો એક લબડા લખેલી એની પાસે બે ખોટ થાય આવતો બહુ બગાડે કકડાટ કરીને તમે આપડે એ ના કરીએ શું કર્યું વ્યવસ્થિત છે આપડો હિસાબથી તે કરાવિત અને પછી આપડે આગળ ચાલવા માંડ્યું ઘર ભણી રસ્તા પોલીસ આવે ત્યારે હરા થયા પછી મન ખરું મન તો તે કુદાકુદ કરવા માંડ્યું આ બધા ટાળું પડ્યું તારે ઊંચો ઋતુ થવા મળ્યું એ શું કે તમે તો વ્યવસ્થિત કે છો દાદા એ કહ્યું છે તમે તો વ્યવસ્થિત કે છો પણ પેલા બાકી આપવાનું પેલું શું તાર આપડે એનો કઈ કરીએ જ છે બાજ થી વાત આપડે સમજીએ દૂધ નાખીને હારો શીરો બનાવો ભાઈ અને રાયતું બનાવો ને ભજીયા બનાવો એ સારું કરીને નક્કી કરી જમા મન હું ઊંઘી એટલે બહુ હાઉ મટી જાય ને એની ઝંઝટ માં પડે ને ના ઊંઘવા દેવા દે અને આપડે જમીન પર છૂ ઊગી ગયા આખી રાત પોલીસ વાળા આવ્યો એટલે ભાઈ શું છે તારે તકે પેલો પકડી ગયો છે શું તે હકીકત બની ટેકો ઘણા ખરાબ ઈચ્છા વાપરી ખાતે રમી રમ્યો અને દારૂ પીને ખરાબ રૂપિયા વધ્યા છે આઠસો ને હારી પચીસ એટલે હારી રૂપિયા છૂટા લઈ આઠસો છે ગજા મૂકી દેવાના અને હારી રૂપિયા છૂટા લઈ અને પંદર રૂપિયા છે પંદર રૂપિયા પોલીસ વાળા ને કહી તમે ચા પાણી કરજો શું કરવાનું પોલીસ વાળા ચા પાણી કરજો આપણને આવે છે સગવડ કરી આપે છે સગવડ ના પૈસા આપી છે સમજબર ને અને સાડા દસ રૂપિયા છે આપવાના કારણ પોલીસ વાળા મારીને આઠ ખાઈ જો શિકાર ના મળે કોઈ એનો ધંધો શિકાર એક શિકાર ના મળે શું ખા દીધા અને આઠસો રૂપિયા છે મૂકી દેવાના વ્યવસ્થિત ખાતે ઉધાર્યા એ પાછું ફરી આવશે તારે કઈક ધંધા આવશે તારે જમે કરવાના વ્યવસ્થિત ખાતે એટલે કઈ ખાતું પૂરી જવાનું ખોટ જવા નહી આ તો વગર કમી ખોટો કેટલા વાક્ય મોડેલા કે મોડેલા કે મારી વાત કરો કે વાત કરી પણ આ મોડેલા કેતા મારી વાત કરો તો મોડેલા એમને ફાઇલ નંબર ટુ એમ કે ફાઇલ ચીડાય પાછી આ કઈ નવું શીખી લયા આપડે મનમાં સમજવાનું હવે ફાઇલ નંબર ટુ એટલે કોઈક આપતો આડા કરતો કરતો આવ્યો અને મનમાં સમજવાનું કે ફાઇલ આવી એટલે શું કરવાનું દાદા આગ્રહ શું ફાઇલ સંભાવે નિકાલ કરવાનો શું કરવાનો એટલું શબ્દ બોલવાનો તમારે મનમાં ભાવ રાખવાનો આ ભાવ કે મારે ધમભાવે નિકાલ કરવો મનમાં ભાવ રાખવાનો થયો ના થયો મારે જોવાનું તમારે આજ્ઞા પડવાની મારે નિકાલ કરવો સાહેબ ની ભૂલ હોય આપડી ભૂલ ના હોય તોય સંભાવે નિકાલ કરવો આપડી ભૂલ હોય સાહેબ ની ભૂલ ના હોય તોય સંભાવ નિકાલ કરવો સમજ પડે ને આપડે ભૂલ ભૂલ નહી સમજ પડે ને ભૂલ તો ભોગવે એના બાપ ભોગવે આજ્ઞા સમ નિકાલ કરવો ફાયલો બસ એ ચાર આજ્ઞાઓ તો અમે અઘરી નથી ને સંભાવે નિકાલ કરવાનો દાખલો આપવો આપણે આ ભાઈ જે છે એના વાઇફ ને કે મારે જમવાનું ખાઈ પી કે ખસી ગઈ પેલી તપેલી ઊંધી થઈ ગઈ એટલે તે કઈ તમને કયું જ્ઞાન હાજર થાય મારું કયું જ્ઞાન હાજર થાય સંભાળ નિકાલ કરવાનો બીજું કોને કેવું વાઈફ ને પાઇલ નંબર ટુ ને નજર નથી ને કઈ એટલે જાય જાય કેવું ભગવાન શું કે લાગે તો ભગવાન ને રો પડ્યો આપડો કહ્યું નથી કઈ ના એટલે ખુશ થઇ જાય પછી આપડે ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો કેવી રીતે કરવાનો એમને કહીએ કે હા ભાખરી અને સંભાવ નીકળતા કે નહી ફાવે આવે ના ફાવે દાખલો એક દાખલો બીજો દાખલો આપું છું આપડે રૂમ માં બેઠા જ છીએ અને સુધાર્થ મા ધ્યાન કરીએ જ છે પણ કેમ બોલ્યા નહી બાયડા પર બેસી રહવું ઉભા થઈ ને જોવું કે એમ નઈ તમને બેઠા બેઠા કોણ લાગે કોણ આઠે કોણ આવ્યો એટલે આપડે ફાઇલ ભાઈ તારે ખબર પડે ચલ્યા તું જ ગણાયો છું પચાસ નંબરી પાસે અલ સુમાન તું જ ગાય છું પૈસા નથી હાલતાજી ભાવ બધા લખી લાવ્યો એટલે નથી હાલ્યા એટલે આપડે સુલેમાને કેવાનું કે ભાઈ અમારે કાયમ ના તારા ગરા ના થાય એમ કઈ સંભાવ નિકાલ કરી નાખવાનો શું થયું બસો ચાલીસ બધે પચાસ ફોન હોય ના મને બધા લોકો નિકાલ જ કરો કોણ આપડા ઘર ના જતા હોય ના જતા હોય પણ નિકાલ કરી નાખો મોકલે જવું છે તો આગળ ઝઘડા રાખીને જવાતું છે તે તે આપેલા તણસ કે પછી આપડો માણસ આમ સૌ ગયો પેલા સાહેબ કયા એની પર્યા ઉપર શું સમજે છે ભાવ વધારે પૈસા નઈ મળે જા એટલે શડીયો કરી ગયો પૈસો ના પણ શું દબાઈ દોછ સાહેબ પછી પેલા સાહેબ છે નથી સાહેબ કોંગ્રેસ ના બહુ મોટા માણસ છો તમે તો પણ મારે ભાવ વધી ગયા તો હું શું કરું સર એટલે આ સલિય છે સાહેબ હું આ બધું ગોઠ્યો નહિ નઈ એટલે સાહેબ એ રૂપિયા ફેંચ્યા પછી નીચે ફેંકી તો નહીં લે તો એટલે સાહેબ પછી શું કહ્યું એટલે સરિયા ઉભા રહે છે સાહેબ ક્યાં હુકમ છે કાંઈ સડીયા પૂરા પૈસા માં શું સડિયા સાહેબ નાખે સાહેબ ક્યાં હુકમ છે તને જોઈ લઈશ કે તે સાહેબ શું સંભાવ નિકાલ કર્યો વધ નહી અને આ તો પૂરા પૈસા લઈ ગયો સાહેબ મેં બી દેખલું ગા એટલે મુસલમાન તો પછી દેખલે કેવું ને એ તો આડું હે પછી આપડે ગવર્મેન્ટ નું ગમે તે કરીએ પણ એમાં આ કયુંગિયુ છે તેમાં પ્રેમથી બંધાયેલા નથી પ્રેમ અત્યારે તે પ્રેમ એ રહ્યો નથી અત્યારે તો આ વ્યાજ બધું બંધેલું છે અને સત્યુગમાં પ્રેમ થી હતું અને કયુંગમાં વ્યાજ થી બંધેલું છે વ્યાજ ના વધારવું અમારા છે કઈ હા પાંચમો પછી પાંચ ની આગળ થવા નથી અત્યાર સુધી તો નામ નો બેક માં ખાતું સહી વગર બીજા ગમે નથી તમારા કશું નઈ ના રેવાનું ઘર છે તે એ નસીબ નું તમારું શું કશું આપણે હવે સુધાર્થમાં ચોપડો રાખજો ચોપડો બાંધવાનો આવે કયો ચોપડો સુ પેલો ચોપડો તો અહીંયા આગળ ભાડી પડે નઈ આપડે આ રાખજો પણ શું લખવાનું એમાં જેટલી આ પો આજ્ઞા પાડો એટલી મમે થશે સિદ્ધાર્થમાં આપડા અને જેટલું અમારે અમારી પાસ સત્સંગમાં આવશે એટલું જમે થશે અને જેટલું આ પુસ્તક આપડું એ દાદા નું આપે હશે આજ્ઞાઓ થઈ ગઈ હું નસીબી છું જ એ અહંકાર ની હવે તમે તમે તો હું સુધાર્થ થઈ ગયા એટલે આજે અહંકાર ઉડી ગયો અને ડ્રામેટિક નસીબે રહ્યું શું રહ્યું આજે અહંકાર ઉડી ગયો અહંકાર ગયો એટલે મમતા જોડે ગઈ અહંકાર મમતા વગર થયા ગયા અહંકાર ને મમતા હું જે અવરી જગ્યા બેઠું અહંકાર કેવાય અનાજ એની મૂળ જગ્યા પર બેઠું અહંકાર ગયો કેવાય તમે હું નથી બદલે હું શુદ્ધાર્થમાં થઈ ગયા શું અંગે ભાઈ એટલે અહંકાર મમતા ગઈ એમાં અહંકાર મમતાનો ત્યાગ થઈ ગયો અને પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા એ ગ્રહણ થઈ ગયું એટલે ગ્રહણ ત્યાગ કરવાની વસ્તુ થઈ ગઈ આ ગ્રહણ ત્યાગ કરવાનો કડાખૂટો રહ્યો નહી ત્યાગ કરવાનો કડાખૂટો રહ્યો નહીં ગ્રહણ કરવાનો આવ્યું હવે આ જ્ઞાન મળ્યા પછી આ જ્ઞાન મળ્યા પછી ભગવાને કહ્યું તું જ્ઞાની પાસે જ પડી રહેજો શું કહ્યું આવે ના આવે પણ જયારે ફાઇલો બુમાબુમ કરે એવી ના હોય ત્યારે કઈ વ્યસ્તો કરો ના કરે તમારે પછી પાંચસો વ્યવસ્થિત કરી આપશે વ્યવસ્થિત કરી તમારે તો થતા રહીને વ્યવસ્થિત જયારે કરી આપે તારે સાચું તમારું મતભર્યું વ્યવસ્થિત ના તાપ આમ વ્યવસ્થિત પછી પોતાના સામા રહ્યું આપડે રાતે અહીંયા આગળ રહેવાનું થાય બધી ભાઈલો બુઆ કરે તમારી આવીને તો એમાં કઈ એક બીજા ભાઈ નો સંભાવ નિકાલ કરો અને આ કામ ને સમજો એક પછી તો આ જવાનું પણ એને બદલે જ્ઞાની પાસે રહેવાથી એમની વાતાવરણ થી શુદ્ધ વાતાવરણ માં એમને જોવાથી નિધિ દર્શન કરવાથી મોક્ષ ચોખ્ખો થઈ જાય ને એક જ અવતારમાં બધું ચોખ્ખું થઈ જાય પણ અત્યારે એવો એવો એવો સંજોગ બાદ એટલે આપડે બીજો રસ્તો બતાડીએ છીએ કે રાતે જયારે સુઈ જાવ તારે વાંક્યો મિત નવું દસ વાગે અગિયાર વાગે જયારે તમારે સુઈ જાય વાંખ્યો મીચી નું નિધિ ઇતિહાસ ને રહેવું જોઈએ આટલા બાર આટલો ભાગ દેખાજ આખો મચીને શું થાય થોડોક ફાયદો થાય એવો રાતે આ દાદા દેખાય અને હું શુદ્ધાર્થમાં શુદ્ધાર્થમાં કોને હમળાય એટલું ભુવાબુ આખા ઘરના ભુવાબુ થાયું નહિ આપડે કોન ને હું સુધાર્થમાં સુધાર્થમાં કરતા કરતા ભૂજેજો રોજ રાતે જવાનું ત્યાં વાક્ય મિત્ર દેખાય કરતા કરતા સુધી ના આવે તો કલાક સુધી બોલ બોલ કરવું અને બે મિનિટ માં ઊંઘ આવી જાય તો ઊંઘી જવાનું ચૂટી કઈ જાગવાનું અરે એક પાંચ મને કાઢે બે મિનિટમાં ઊંઘા મારી તમારે જોવાનું થઈ ગયું કે ચૂટી ગઈ કલાક સુધી ચેક કર્યો એવું નહી કરવાનું આઈ જાય બે ત્રીજો દેવાનું વધારે મોડો થાય આટલું રાતે તમારે કરવાનું આ રાત નું આવશ્યક છે ભૂલશો નહીં આવશ્યક કારણ કે આ કાગો મને તમે ભેગા થઈ શકો એ સ્થિતિઓ જ નથી એવી એ પુણ્ય જ ના લાયો હોય ભલે તમે ગમેતા હોય અમદાવાદ માં આહિસ્તા ભેગા થતા હોય વાર લાગશે આ તો પુણે જ ના હોય પુણે લાવે છે અમારી જોડે અમારી જોડે રહેવાનું પુણે મોટો હા એટલું બધી મોટી જબરજસ્ત પુણે હોય તો અમારી જોડે તાલ ના હોય આવી પુણે ક્યાંથી લાવે છે પણ એ પુણ્ય કર ના રાજા હોય ને રાજા તે રાજા જોડે રહેવાનું પુણે નથી તો આ ભગવાન ચૌદ લોકો નો નાપછ થાય તો ક્યાંથી થાય તો કેટલી બધી પુન્યભાઈ તારે એવો જોક દે સમજ ની એટલે આપડે જેટલો બેઠો એટલો ખરો આપડે એની પહોંચે નઈ આપડે મોક્ષ સાથે કાલ થી મોક્ષ થવા મળશે આજ થી જતાથી શરૂઆત થઈ ગયો અને ચિંતા નહીં થાય કશું નહી થાય જો અમારી આ અમારે કયા પ્રમાણે જો રહ્યા તો ચિંતા ચિંતા કશું નઈ થાય સરસ આમ ધંધો સરસ ચાલ છે સર્વિસ સરસ ચાલ છે સમજ ને બોસ એટલે બોસ ખુશ થઈ જશે હવે મુસલમાનો સુધાર દેખાય છે કે તારે ગધેડા કુટરા માં દેખાય ને એટલે આપડે મુસલમાન કે હિન્દુ કે વેદાંત ધર્મી કે જૈન ધર્મ આપડે કજું થયું નહિ આપડે નિષ્પક્ષપાતી થયા કેવા થયા નિષ્પક્ષપાતી એટલે આત્મધર્મ આપણો આત્મધર્મ જેમાં જેમાં જીવ માત્ર હોય બધા ધર્મ સમજાય નહીપક્ષ પેલામાં આ તો આપડી આપી છે ને તમારી ઘેલી જવાની છે એને મેં નિષ્પક્ષ મંત્રો લખેલા છે તે નથી કેવું બોલો તમે તમારે ઉપાધિ નો જ કાળ છે કેવો છે એટલે આ મંત્ર મંત્ર બોલવાની એટલે ઉપાધિઓ આવતી અટકે આવી છે હવે પેલું ગવર્મેન્ટ અને જીત્યા શત્રુઓ ને જીત્યા હરિયા દે ને નથી દે સુધી ગયો સિદ્ધ બેઠા એમને નમસ્કાર કરું છું ઉપાધ્યાય ભગવાન નમસ્કાર કરું છું આત્મા પ્રાપ્ત કર્યો છે અને ઉપાધ્યાય પોતે ભણે બીજા ને ભણાવડા હોય અને આત્મા પ્રાપ્ત કર્યો છે અરે સાધુ ને જશાત્મા દશા સાજા કરે છે આત્મા દશા સાધુ કેવાય નમસ્કાર નમસ્કાર છે પ્રણા પ્રસન એટલે બિલકુલ નાશ કરી નાખેલા છે મંગળાવરમી બધા મંગલો ઊંચા માં મંગલ છે પદમ હોય મંગલમ પ્રથમ મંગલમ છે ઓમ નમો ભગવતે વાસુદેવ જે નરાયણ થયા એમને પણ નમસ્કાર કરું છું એ ભગવાન કૃષ્ણ ભગવાન નમ સિવાય જે કલ્યાણ સ્વરૂપ છે એમને નમસ્કાર કરું છું બધા તમારે આવતો અટકી જાય આપણે ગાડી બેઠા ને કઈ ગાડી અથવા મંત્ર બોલ્યા કે પછી ઘેર થી પછી નહીં અધિકારી ના થાય બે ત્રણ ના અધિકારી બીડતો આવડે કરતા આવડે બધી જતા સ્થાન કરતો આવડે થાય અમારું અમારું સલામતી હાથમાં આવે આ તો આપણા આપણા પછી દખલ નથી ને આ બધું ઘરાકી નઈ તો ગરા અગ્રિજ્ઞાન કેવું હે સરવાની ધારી પર રહેવું છે અને બુતું નહી બુ નહી નહી આપડે સાહેબ ઘણી બધી ભાવથી આવ્યા હતા પ્રભા પ્રભાકર ને જમ્યા હતા ચોખ્ખું બઉ પૈસા પાત્ર છે આ તો ક્યાંથી બોલાય હા જેટલું આપણને લાગે છે કે આધાર વગર છે એટલું ખરેખર આધાર વગર નું છે પણ લોકોને ખબર નથી લોકોને એમ જણાય કે આ તો ખરું છે આધાર વગર અને મે આધાર વગરવું છે એને અપમાનના કરે ને એને ના કરે વિજ્ઞાન કેટલીક બધી બાબત ને શોધવાયું હોય તો જ અપાય બને નહિ બને નહિ સહેલી વસ્તુ નથી સહેલી વસ્તુ નથી પટેલભાઈ હાથ છે આપડે શું કે બદલાય આપડે આપડે બફત મજા આવી હારા પડ્યા તેથી આપણે આપડા બધા જે કરીએ પૈસા પૈસા સારું કામ થઈ ગયું શહેરની મધ્યપુરી ક્લબોલ બોબોલ એ બધા થઈ ગયા એમએસ કરી એ પણ બધે એમએસ કરી બધે નક્કી કરે એ પણ કઈએ બધ પણ એવું એટલું સ્પષ્ટ ના થાય વાત એમ છે એટલો સ્પોન્ટેનિટી હોવી જોઈએ દાદાજી એટલી સ્પોન્ટેનિટી હાજર ખ્યાલ માં આવ મારી કોઈ મસ્કરી કરતો હોય પણ કેવાય હું કેમ છો મજા થઈ જાય ભાવ પૂછનાર છે ભાવ આપડા પૂછે તો ભાવ પૂછનાર છે તારે જાતે જ્ઞાન લીધેલું મને કહે છે પાંચ માણસો માં એનું માન જણવાય જોવું છું કોઈ પણ વિચાર ના બહુ આવે છે નથી રેહુ સદન એક કલાક નિર્વિચાર નથી રેવાતું પ્રત્યેક ગ્રાક પાછી આવે ત્યાલ આવે કે આ એમાં ઘણી વાર ઘણી વાર શું થાય દાદાજી શબ્દો ની સાથે બી કોઈ વાર વિચાર આવી જાય જ્ઞાન ના શબ્દો માંથી કોઈ વાર વિચાર શરૂ થઈ જાય કે આટલી સરસ ચોખ્ખી વાત છે એમ કોક એવા બી વિચાર્યો કે આટલી સરસ ચોખ્ખી વાત છે પણ એ કેમ આ ટેકો ન ટેકો ટેચાર ભૂમિકા તો વાર લાગે નિર્ણય કરો તો કે એક વિચાર સુધારી ને આવે એવી જાગૃતિ રાખવી જાગૃતિ રાખે વિચાર દેખાય છે હા વિચાર દેખાય છે બરાબર છે પણ દાદાજી એ ઉપરાંત હોય ગમે એ દિન આગળ જો મેં છે એટલે ભલે ધોરણ માટે તો